અમારો એવો અંદાજ હોય છે બરોબર નથી એની આગળ બઉ છે બહુ લાંબે જવાનું આત્મા વિચાર નામનો ગુણ જ નથી આત્મા એ જ પરમાત્મા છે તમારી અંદર આત્મા છે એજ પરમાત્મા છે કે મારાથી આગળ વધી ગયા આરોપણ કરીને બધું કામ લઈ જતમા વાત નથી ભૂતકાળ વાત છે વર્તમાન પરિવર્તન હરેક વસ્તુ પરિવર્તન થાય પામે એનું નામ શું થાય સાયન્સિટી સરકમ થઈ જાય ગુજરાતી સમજ પડ્યું કેટલાય કારણો ભેગા થાય તારે આ ભેગા થયા તમે એવું એમને બધા એવું નથી આજે વધુ આપડા હિન્દુસ્તાન ના બધા મારેલો ખરો કોઈ ભાઈ મારે નાખેલા ઝેરી નુકસાન કરવા માટે નથી આવ્યા જેને નુકસાન કરવાનું છે તે લોકોને માટે જ બીજા લોકોને નુકસાન કરવા આવ્યા ને આ પોસ્ટ માન કાગળ કોને આપે છે જયારે કાગળ હોય ત્યારે કાગળ હોય તેને આપી દે બધાને કાગળ છે મારવા જેવું નથી આજે મારજો અને મારવું હોય તો મોટા મોટા ભાગ થી એને મારો ને અમને ક્યાં મારો નહી મારવા જતા ને મારવાનો ભાવ ના કરવો કારણ કે પોસ્ટ જેનો કાગળ હોય તેને જ આપી જાય બીજા ને આપતા નથી એવું આ જાનવરો છે ને તમને તમારું નામ લેવાનું નથી સમજાય નાખો છો મારવા જોઈ મારા જેવું હોતું નથી બધા બધા આપણા થી ત્રાસ પામે તેને મરાય નહી આપણા થી ત્રાસ પામે તેને મરાય નહીં ખાવ દળી ને ખાવ ટેકી ને ખાવ બાકી ને ખાવ બધા જીવો છે પણ એ ત્રાસ પામતા નથી અને ઈડીને તો પામે અને મકાન મકન ને ત્રાસ પામશે નહીં એનો લાગી જાય ત્રાસ પામે એટલે ત્રાસ પામે તેને મારતો નહીં એ કોઈ તમારે ત્રાસ પામે આપડે મચ્છર ને અડવા તો ભાગી જાય એને ના મારતો માત્ર અડવા જઈએ તો અને દૂધી ને હરવા જઈએ તો આ બેન હતી ગદેડા ખાતા નહીં નથી ખાતા નથી આ માસ વાત નહીં આવે ને બધા જગન્નાથ થી ગયા હોય ને એવું બધું ના ચાલે મોટું રોજ મજા કરવાની કે નઈ નઈક વાત કોઈક વાત મહેમાન આવે ત્યારે મહેમાન આવે ત્યારે આવે ત્યારે જોડેલી હું તમારા જોડે લીધો દિવસ થયો એ દુનિયા પણ બનાવી છે આ દુનિયા પણ બનાવી છે ભગવાન માટે ભગવાન પણ બનાવ્યો તારે લોજીક એવું ભજન પણ આપડે કઈ કહેવાય એને બઉ રસ નહીં વધારે વેપારમાં એટલે હું જાણવા માટે ચોક્કસ ને બ્રહ્મા અપમાન કરે તો ગમ ખાય ગોળ ખાય ગોળ ખાય તારે આપડી પેલી ફોરેન ની ડિરેક્ટરી આવે છે ફોરેન ની ડિરેક્ટરી આવે છે એ પબ્લિશ કરે છે અને જે મેનેજમેન્ટ બધા કોર્સ કરે ને એના ફાધર મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે